સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનનું સુખ નથી આવતું તેનું શું કારણ છે ત્યારે બોલ્યા જે એને વિષય અધ્ધર રાખી મૂકે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળવા કઠણ છે તેમજ આ સાધુ મળવા કઠણ છે તેમ વિષય મૂકવા પણ કઠણ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરસાદ સુખદાયી છે પણ જેના ઘરમાં પાણી ભરાય તેને દુઃખકારક છે ને કાળ રૂપ છે ને મોટા જીવને સુખ રૂપ છે તેમ ઝીણા જીવને દુઃખરૂપ છે સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે સંઘનો ભેદ એમ છે જે સો જન્મે એકાંતિક થવાનો હોય તે આ થાય અને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને પણ સોજન્મ ધરવા પડે એ બે ભેદ છે ત્યાં દ્રષ્ટાંત દીધું જે લાકડો ને પાણો એકબીજાને તારે ને બુડાડે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરેક વાતમાં બોલવામાં ક્રિયામાં સૂજી આવે તે મહારાજની પ્રેરણા એમ સમજવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનની મૂર્તિ ભગવાનના સાધો ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે એવો બીજી કોઈ વાતમાં માલ નથી ને જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ તે તો જેમ કોદાળી પાવડા દાંતરડા તેને ઠેકાણે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાન અંધારામાં બેઠા હોય ને આપણે જોઈએ ત્યારે આપણે તે જે ભગવાનનું દર્શન થાય તો પણ એમ સમજવું જે સર્વે એનું આપેલ મુને છે ત્યારે એનું નામ સમજણ કહેવાય એ વાત સમજવી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનને રોટલા દેવા હશે તો આકાશમાંથી દેશે નહીં દેવા હોય તો ઘરમાંથી પણ બળી જશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તરગાળો વેશ છે તેને મૂર્ખ છે સ્ત્રી દેખે છે ને જે ડાયો છે તે પુરુષ દેખે છે એમ જગત ખોટું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિર્વાસનિક સાથે હેત થયું હોય તો તેને ધક્કે મારીને લઈ જાય છે તે તો સવાસનિકને કેમ જણાય જે મારે હેત થયું છે ત્યારે બોલ્યા જે એની આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધ વશે કરીને છીટું રહેવું પડે તો પણ તેને પાસે રહ્યા ની રહ્યા કરે ને ધક્કાથી શું તો એના વિષયનું અનેક પ્રકારથી ખંડન કરી નાખે